માથિની લખેલી સુવાર્તા એનો સાતમો અધ્યાય માથિની લખેલી સુવાર્તા અધ્યાય સાતમો પ્રભુ વિશુ ખ્રિસ્તના પહાડ પરના ભાષણનો છેલ્લો અધ્યાય તમે કોઈને દોષિત ન ઠરાવો એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે અને જે માપથી તમે માપી આપો છો તેથી જ તમને માપી અપાશે અને તું તારી આંખોમાંનો ભારોટ્યો ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે પણ જુઓ તારી પોતાની જ આંખમાં તો ભારોટિયો છે ઓ ડોંગી પહેલા તું પોતાની આંખમાંથી ભારોટીયો કાઢ અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણકલું કાઢવાને તેને સારી રીતે સુસશે જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો ને તમારા મોતી ભૂંડોની આગળ ન ફેંકો રખે ને તેઓ તે પોતાના પગ નીચે છૂદે ને તમને ફાળી નાખે માગો તો તમને અપાશે શોધો તો તમને જળશે ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે કેમ કે જે હરેક માગે છે તે પામે છે ને જે શોધે છે તેને જડે છે ને જે ઠોકે છે તેને સારું ઉગાડવામાં આવશે તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે તો તે તેને પથ્થરા આપશે અથવા જો માથલું માગે તો તેને સાપ આપશે એ માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારાવાના આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે જે માગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારા વાના આપશે માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસો તમને કરે તે તે તમે પણ તેઓને માટે કરો કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર એ જ છે તમે સાંકડે બારણેથી અંદર પેસો કેમ કે જે માર્ગ નાસમાં પહોંચાડે છે તે પહોળો છે ને તેનું બહાર પહોળું છે ને ઘણા તેમાં તેને છે કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે ને તેનો બારણું સાંકડું છે અને જેઓને તે મળે છે તેઓ થોડા જ છે જે જૂઠા પ્રબોધો કુક ઘેટાને તમારી પાસે આવે છે પણ અંદર ફાળી ખાનાર વરૂણા જેવા છે તેઓ સંબંધી સાવધાન રહો તેઓના ફળથી તમે તેઓને ઓળખશો શું લોકો કાંટાના ઝાડ પરથી દ્રાક્ષા અથવા ઊંટકંટારી પરથી અંજીર તોડે છે તેમજ હરેક સારું ઝાડ સારા ફળ આપે છે ને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે સારું જાળ ખરાબ ફળ આપી શકતું નથી ને ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે ને અગ્નિમાં નંખાય છે એ માટે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પહેરશે એમ તો નહીં પણ જેઓ અમારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ તે દિવસે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં ઓ ભૂંડુ કરનારાઓ તમે મારી પાસેથી દૂર જાઓ એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળે છે તેને એક ડાયા માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર ખડક પર વાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો માટે તે પડયું નહીં અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળતો નથી તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા ને તે પડી ગયું અને તેનો નાશ મોટો થયો અને ઈસુ એ કહી રહ્યો ત્યારે એમ થયું કે લોકો તેના ઉપદેશથી અચરત થયા કેમ કે શાસ્ત્રીઓની જેમ નહીં પણ જેને અધિકાર હોય છે તેની જેમ उपदेश तोदेश करत